ધન જગત માન બગત માન બક્ષ તપો બળ સંત પુરુષો ના તપો બળ સંત પુરુષો ના ફલિત કર ઇન્દ્રપુરી અપક્ષ ફલિત કર ઇન્દ્રપૂરી અપક્ષ નથી આત્મા નથી આત્મા ને કોરી મહામોગો છે મન ખાધે મહામોગો છે મન ખા દે ફકત પરમાર્થ હે તુંથી જીવ ફકત પરમાર્થ હે તુથી જીવ સ્વભાવે મોક્ષ ની સંદેશ સ્વભાવે મોક્ષ ની દે નથી આત્મા નથી આત્મા ને કોરી મહામોગો મન ખાદે મહામોગો છે મન ખા દે ફકત પરમાર્થ હે તુથી જીવ ફકત પરમાર્થ હે તુથી જીવ સ્વભાવે મોક્ષની સંદે સ્વભાવે મોક્ષ જગત કલ્યાણ ને કાજે જગત કલ્યાણ ને કાજે મહાપુણ્ય થી મીલે છે મહાપુણ્ય થી મી છે ઊંચુ કુળ ને જ્ઞાની જીવન છે મોક્ષ મેળવવા બીજું બાકી બધું ફાની બીજું બાકી બધું ફાની મહાપુણે મહાપુણ્ય મહાપુણ્ય ઊંચું ઊંચું કુળ હિન્દ ને જ્ઞાની જીવન છે મોક્ષ મેળવવા જીવન છે મોક્ષ મેળવવા બીજું બાકી badufani bijo baki badufani નિરતર આત્મ રમણાલિન નિરંતર આત્મ રમણાલિન સમાધિ સુખ શીતળશે સમધિ સુખ શીતળશે વિકલ્પે વિશ્વ શાંતિ હો વિકલ્પેવી સ્વ શાતિ હો પ્રગટ તેવી તીતે તેજ પ્રગટ તેવી તીતે નિરંતર આત્મ રમણાલીન નિરંતર આત્મા રમણાલીન સમાધિ સુખ શીતળ સે સમધિ સુખ શીતળસે વિકલ્પે વિશ્વ શાંતિ હો વિકલ્પે વિશાંતિ હો પ્રગટ રાગી તેજ પ્રગટ તેવી તીતે તેજ જગત કલ્યાણ ને કાજે જગત કલ્યાણ ને છે છે સંકલ રહ્યો શુદ્ધ ભાવ માં સંકલ નિકાલી છે અમારો દે નિકાલી છે અમા દા ભગવા ના સિમ જય જયકાર હો દાદા ભગવાન ના સિમ જય જયકાર હો દાદા ભગવાન નિમ જય જયકાર હો દા ભગ દાદા ભગવાન નાસિમ જય જયકાર હો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 ના જય જયકાર હો દાદા ભગવાન સિંહ જય જયકાર હો દાદા ભગવાન ના સિંહ જય જયકાર હો દાદા ભગવાન સિંહ જય જયકાર હો દાદા ભગવાન ના સિંમ જય જયકાર હો દાદા ભગવાન ના સિંહ જય જયકાર હો દાદા ભગવાન ના સિંમ જય જયકાર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 દાદા ભગવાન ના સિંમ જય જયકાર હો દાદા ભગવાન ના સિંહ જય જયકાર હો દાદા ભગવાન ના સિંહ જય જયકાર હો દાધા ભગવાન ના સિંહ જય જયકાર હો દાદા ભગવાન ના સિંહ જય જયકાર હો દાદા ભગવાન ના સિંહ જય જયકાર હો દાદા ભગવાન ના સિંહ જય જયકાર હો દાદા ભગવાન ના કવિરાજ ના પદ આપણા માટે કોણ શોધી લાવ્યું કવિરાજ દાદા તો શોધવા નીકળ્યા ન હતા પણ દાદા પાસે કાળદેવ તરફથી કંઈક સંકેત આવે અને સંકેત ઝીલાય એટલે હો ચાલો જઈએ કવિરાજનું ગજબનું હમ એમના લલીબેન મોટાબેન હતા કેવું કુદરતી બને છે જય સચિદાન આપણને બધાને શોધવા નીકળ્યા હતા દાદા પણ દાદા આવ્યા એવી રીતે કે આપણે જડ્યા એમને જડે કોને કે શોધવા ના નીકળે અને બીજા કોઈને જડે નહીં કોઈ દાડો ના જડે અને સહજ પુરુષોનો સહજ માર્ગ સહજ જીવન જીવાય એવા પુરુષનો સહજ માર્ગ કહેવાય છે એટલે આક્રમ વિજ્ઞાન અને આપણો આ સત્સંગને આ સત્સંગનો આપણી સત્સંગ સભાઓના બધું થાય છે એ સહજ સ્વભાવ હોય છે બધી શું હા એટલે એ જ્યાં જ થાય ત્યાં પણ એ ક્ષેત્ર આપણને ખેંચાવા વગર રહે નહીં આપણો ભાવ તે બાજુ જ ખેંચેલો રહે પછી વૈજ્ઞાનિક સંયોગો હોય આ મન વચનગાયાના એ આપણને લઈ જઈ શકે કે ના લઈ જઈ શકે જોવાનું નથી રહ્યું ભાવ એ તો બધાને હોય દરેકને હોય હંમેશા અને જ્યાં સુધી ભાવ બંધ નથી થતો ને ત્યાં સુધી આપણે આપણું ચલાયા કરીએ છીએ ભાવ બને જ છે હંમેશા એવું ખરું કે એટલે ભાવનાનું પગ ગયું ને હા કલ્યાણ ભાવના પછી કઈ ભાવના ભાવના એના સ્પંદનો સ્પંદન બધા વાઇબ્રેશન ના જાય કુદરતી જાય એમાં આપણે શું કર્યું ભાવના છે એમાં આપણે શું કર્યું પણ શરીર છે એટલે કરવાની ભાષા તો વાપરવી જ પડે છૂટકો જ નથી કોઈને હ એટલે એ દાદા ભગવાન મને જગત કલ્યાણ કરવાનું એવો શબ્દ મુકાય છે મુકાય છે પણ એ કરવાનું સમજવું જોઈએ કેવી રીતે એટલે કે માણસની એક જ સત્તા છે મનુષ્યની ભારત હો કે કોઈ પણ ક્ષેત્ર હો કે એની એક જ સત્તા છે ભાવ સત્તા કેવળ ભાવ સત્તા જ એની સત્તા છે એની બહાર કશું જ નથી એની પાસે પરંતુ એની બહાર બધે રખડ્યા કરે છે ભમ્યા કરે છે એને પેલી કટેવો પડી છે બટકવાની ને આવી બધીથી એટલે એને એ એનો લાભ મળતો નથી એટલે આના માટે બહુ પ્રકાશ પડાય તો ઘણું સારું ભાવ સત્તા સમજે એ મનુષ્યની મનુષ્યમાં પાસે એકમ સત્તા છે કે મનુષ્ય પણ પામે છે ત્યાર પછી નહીં શું કહ્યું મનુષ્યનું પણ પામવું એ મનુષ્યત્વથી છે બહેનો માટે સ્ત્રીસત્વથી કહેવાય ભાઈઓ માટે ભાઈ સત્વથી કહેવાય ભાઈ ને બેન આમ તો બધા એક જ કહેવાય પણ કપડાં જુદા પહેરવા જ પડે નહીં તો ગોટાળા થઈ જાય જોકે આજે બધા એવું કરતા નથી એવું આ વિજ્ઞાન અને સમય અને બધું છે ત્રણ દિવસ ની રજા પાંડે જણાયા અને બહેનો ને રજા તો જોઈએ ને કેટલું આખો દાડો ઘરમાં હોવાથી હાજર કામ કર્યા કરે થોડીક તો મોકળા જોયો કે નહીં એને હેલા આપણું પિયર બહુ દાદાજીને ન પૂછ્યું કેવું રહ્યું બાને ન પૂછ્યું રજા કેવી રહી આપણે આપણે આપણાથી પછી બીજા ક્ષેત્રે જઈને ત્યાંય સત્સંગનો લાભ મળતો હોય તો એ પિયર જ કહેવાય ને આપણે આપણું એ પિયર શાંતિ તો જીવે જ આવે હાલ કેટલી મહેનત કર્યા કરવાની તો અનુભવ જુઓ તે પછી ત્રીજે દિવસે કે ચાલો હવે આપણે જવાનું થશે સરની ફ્લાઇટમાં એટલે જતા આપણા ત્યાં બપોર દીકર્યા ભક્તિબહેનને ત્યાં શશિકાંતભાઈ બધા આખું કુટુંબ ભેગું થઈ ગયું છે બહુ મોટું વિશાળ કુટુંબ છે એ લોકોનું તે ભેગા થયા અને એની દીકરી શું શું નામ મોટી નામ છે તે એને તમારી પાસે જરા જો ટેસ્ટ કરો ચાલે છે કે નહીં આપણો અવાજ પહોંચ્યો નથી અત્યારે તો એ તરત આવી ગયા છોકરાને એક્ઝામ આપી દે પછી લાગ્યું કે પપ્પાને ઠીક નથી એટલે કે હું રહી જવું એટલે રહી વાત બારમા પરીક્ષા ચાલતી હતી એ રાત ઠીક નથી એટલે આવી તરત જ એટલે પહેલાં તો શરૂઆતમાં તો લીલાવતીમાં ટ્રાય કર્યો કે જગ્યા નથી નાણાવટીમાં એ લોકોને બહુ વિશ્વાસ હતો પછી અડધો કલાક આમ જ નીકળી ગયો ડિસાઈડ કરવા એમાં થોડુંક એટેક તો આવી ગયો ઘરે પછી હોસ્પિટલોમાં દાખલ કર્યા તો રાતના બે દિવસે અકુ સુધી જતી જોડે તો બીજા દિવસે એકદમ રાતે દોઢ વાગે જાગી ગયા અક્કું કે શું થયું પપ્પા તમે કેમ ઉઠી ગયા તો કે મરી ગયું તો કે કોણ મરી ગયું કે શશિકાંતિ જુઓ અને કે હાથ તો આમ છાતી ઉપર મારાની મુદ્રામાં જ મારા અને પછી એમને ભક્તિ કહ્યું કે ચલો પાક તમે અસીમ જજે ઘર બોલાવો આપણે બધા જોયું છે ઘરમાં ઉદાસીન ભાવ જ રહ્યા કર્યા આપણે બેસીએ તો રહ્યા કરે આપડે કઈ શશિક કેમ બોલતા નથી આમ જ કર્યા કેટલો વખત બધા મહાત્મા એવું જોયું આપણે દર વર્ષે જઈએ છીએ ને ત્યાં આગળ બધા જે એમને બધા જોયું છે ખરું નહી સાહેબ આ સમાધિ જોયું આપણે સમાધિ શબ્દ દશાથી સમજવાનો છે એટલે આપણી બધાની ક્ષાયક દશા તો છે જ દરેકને શું કહ્યું અને ક્ષાયક દશા એ ક્ષાયક દ્રષ્ટિ વગર ના હોઈ શકે શું કહ્યું અને ક્ષાયક દ્રષ્ટિ ત્યારે જ હોય કે જ્યારે આપની બધી શંકાઓ કુશંકાઓનું મૂળિયું મૂળિયાથી તર્યા ઝાટક નીકળી ગઈ હોય શું કહ્યું મૂળ મૂળ સાથે એનું બધું જ મૂળિયા નીકળી ગયેલા હોય પરંતુ જેટલા મૂળિયામાં આપણે બહુ વાળ કરી નાખેલું એટલા થોડા પહેલાં બાજુવાળા રહ્યા કરે બધા પણ મૂળ ના રહે એટલે ક્ષાયક કહ્યું એને क्षायक एटने श्रद्धा एट्रद्धा ने क्षायक कहू कई श्रद्धा तो कि ज्ञान साथ आखो अनुभव प्रती कहू प्रती क्षायक श्रद्धा बैसी जाए फिट जा थी जाए तरह जुली थाई नहीं અને સતત પ્રજ્ઞા સ્વભાવે કામ કર્યા કરે છે સતત પ્રતીથી લક્ષ વગર જ્ઞાન ના હોય અને જ્ઞાન વગર આ બેસે નહીં કોઈને એટલે દાદાએ કહ્યું ને શ્રદ્ધા આખું જગત કે છે શ્રદ્ધા લાવો લાવો લાવો સંત સમજે કે અમારા જે ફોલોઅર્સ છે લોકો અમારામાં શ્રદ્ધા રાખે આવું બધું કહે છે શું દાદા નહીં મળ્યા હતા અને કહ્યું કે શ્રદ્ધા રાખો શ્રદ્ધા રાખો તો કે સાહેબ પણ એક કામ કરો ને મારે તો બહુ રાખવી શ્રદ્ધા પણ રહેતી નથી કરું શું કંઈ એવું કંઈક કરી લો કે મને શ્રદ્ધા આવે ને રહે એ શું કહેશે પાછા એવું કંઈક બતાવો તમે એટલે કે એમને બતાવવું ના પડે એવું એમનું જીવનની આ દેહધારી મૂર્તિ જેવી હોય કે શ્રદ્ધાની મૂર્તિ હોય આખી જીવતી હા એટલે એમને સજીવન મૂર્તિ કહ્યું સજીવન મૂર્તિ દેહ તો મૂર્ત જ છે પણ સજીવન મૂર્તિ આ શ્રદ્ધા છે એટલે આપણને કોઈ દાડો શંકા કુશંકા તો આવે જ નહીં ને હું કોંતિ આનંદજી કહો શંકા તો ના જ પણ કુશંકા કોઈ દાડો હેરાન કરી જાય નહીં ના કરે ને કરવી જ ના જોઈએ ને પૂતગલ નો સ્વભાવ છે કે કોઈને વાલ થી ચોટી ના પડવું પણ આપણે એને ચોટી પડ્યા એટલે એને એમાં નીકળવા માટે મથમણ કરી રહ્યું છે તો બઉ મને છૂટ હું છૂટાય સારું મારાથી કે છે એવું નથી લાગતું બધા છે આમ તો ખરું ડિસ્ચાર્જ ભાગ એટલે સમજી લેવાનું આપણે કે હવે બાળ સંભાહ નિકાલ રહ્યો એટલે બધાને સમજણ પડી ગયા દેહ હવે નિકાલ નિકાલ નિકાલ સ્વરૂપે છે આ દુકાન ખાલી કરવાની થઈ આવે નવી દુકાન નવો માર્ગ લેવો નથી એટલે આ માંડેલી ખાલી થઈ જાય શું એવું જ ને મંડ ગઈ ગયેલી આપણા માટે અંદર રહ્યા કરે એવું શું કરીએ મંડળી ખબર નથી ને કે આ દુકાન આવી રીતે પણ ના હમ શું સુરેશભાઈ શું કહો છો દુકાન સારી રીતે મંડઈ ગઈ તો આપ મળ્યા આમને એમ હું કહેવા માંગુ છું માસ્ટર છત્ર અને આપણે આ સભામાં બેસી શકીએ નહીં આ માસ્ટરની છત્ર છે હોય નહીં તમને સમજવા જેવું છે અને હરેક યુગમાં આવા માસ્ટર હોય એટલે કળિયુગમાં પણ ચોથા યુગના એટલે કે દ્વાપર યુગના માસ્ટર હાજર થાય જ્યાં ધર્મનું સામ્રાજ્ય છે હજુ એનું અનુશાસન ચાલી રહ્યું છે ધર્મનું અનુશાસન જ્યાં સુધી ચાલું રહે છે ત્યાં સુધી એમની અસર રહ્યા કરે અને એમની અસરમાં બધા છે તે પણ એ બધા હું જે માસ્ટર સ્વરૂપે કાયમનો હતો તે હતો ત્યારે હું કાયમનો રહેવા રહ્યો હું બધામાં આજે ફિટ થઈ ગયો બધામાં જે જે મને મળ્યા બધામાં પછી એમને મને સંભાળી રાખવું હોય કેવો કેમનો અને કેવી રીતનો એ એમના આપી દીધું રીત તો બતાવી મેં પછી પછી રીત કેવી વાપરે એમને જોવાનું રીત એમ જેમ હાથમાં આવે તો પતંગ પોતાની ઉડાડવાની પોતાની દોરી પોતાની આવે તો શું આવે ભાઈ પણ હાથમાં ના આવે તો પેલા મોટા ખરું હે પતંગ ઉડાડવાની બધાને ગમે ને એવું છે શું શું ચાલે છે હમ રસિક ભાઈ આ હો ત્યાં ત્યાં અંદર જાઓ જય સચિદાનંદ ખબર બસ બસ આ જૂના ઓળખાણ હાઈજી દોરોભાઈ દોરોગાની પોર માં નાના હતા દિવાળી આવે પપ્પાજી બાપુજી છે ને તે વખતે શું કરે એક થેલી ભરી પરચુ આવે આઠ આના ચાર તે વખતે બહુ કિંમત હતી ત્યાંની રૂપિયો આટલું રૂપિયો આઠ આના ચારના લઈ આવે છે કારણ કે બહુ મોટા ગણા એ પૈસાની કિંમત હતી ક્ષમાપ્તાનો પાઠ અને છ પદ નો પત્ર વાંચો કે છે બહુ બોલાવતા હતા નહી દાદાજી હા હું પૂછું જરૂર જરૂર કમલેશાનજી પૂછે છે એને ચેતસ શક્તિ કે છે હમ ચેતસિતા ચેતસ શક્તિ આત્મા એક ગુણ છે આખો એ પ્રજ્ઞા સ્વરૂપે ખુલ્લો થાય છે અને એ ગુણ ખુલ્લા થતાં પણ ચેતવ્યા કરે છે અને ગુણ કયો કે આત્માનો મૂળ પ્રમુખ ગુણ કયો તો કે જુએ એટલે જાણે બે શબ્દો બોલો છો ને તો કે એ છે એક જ પણ એક સિક્કાની બે બાજુ છે કે છે શું કે છે એટલે છેલ્લી જીત મેળવી હોય તો જોયા વગર તો મેળવાય જ નહીં એટલે પછી જ જોવાનો સિક્કો ખવરો પડે જ પછી ગમે નાખશો ને અનુભવ એટલો થાય એટલે સિક્કો ગમે તેવું નાખો તો તમારું જ્ઞાન જ હાજર રહે ના સમજાયું હીકું બે બાજુ સરખી જ ગમે તે બાજુ નાખો તો તમે જીતો પણ પેલા સિક્કામાં જીતા આવ્યો બહુ મુશ્કેલ છે એ બહુ મોટો ચેતસ બહુ મોટો ગુણ છે એનાથી તો આ જગત છે પણ એ ગુણ તો એનો વિસ્તાર બહુ મોટો જ શાસ્ત્રમાં કયો છે આત્માની બધી અનંત શક્તિઓમાંની એક મુખ્ય શક્તિ છે સમય સાજી મેં એને વી વર્ણન કરેલું છે થોડુંક અમુક બધી શક્તિઓ બેતાલીસ પિસ્તાળીસ ઉન્તાલીસ કંઈક વર્ણન થઈ છે ને એમાં આ શક્તિ થઈ છે સમજાયું અને પેલા આચાર્ય તુલસીજી એમના અત્યારના આચાર્ય પ્રજ્ઞ મહાપ્રજ્ઞાજી કે છે આના વિશે એમને સારું એવું લખ્યું છે પણ એ કહેવું છે કે બુદ્ધિ પ્રકાશનું છે બુદ્ધિ પ્રકાશ છે બુદ્ધિએ પ્રકાશ છે અને બુદ્ધિ પ્રકાશિત થયેલો અહંકાર એના માધ્યમ થ્રુ આવે છે એટલે પછી પ્રકાશ સ્વરૂપે સ્થાયી સ્વરૂપે કામ કરે છે તો સ્થાયી સ્વરૂપે સમજાયું ને અહંકાર તો અહંકાર જ છે એટલે દાદાએ કહ્યું કે આત્માની અનનશક્તિ એવી જ અનંત શક્તિ અહંકાર નહીં છે એના માટે તો આખું જગત અખવામાં ગોર ગોળ ફર્યા કરે છે કોઈ કહેને ખબર નથી ક્યાંક ફરીએ છીએ ક્યાં પણ આપણું કેન્દ્ર ક્યાં છે કોઈને ખબર નહીં પડે ભલ ભલા બુદ્ધિશાળીઓમાં માર ખાઈ ગયેલા બહુ જ અને આજના જમાનામાં ખાસ કરીને પરંતુ હોય છે બહુ થોડાક ગણ્યા ગાંઠા હોય આમ કે એ બુદ્ધિ સૌરી તો પેદા થવી બહુ મુશ્કેલ છે આ કાળમાં એવા જ્ઞાની પુરુષ મળે ને એમની જોડે બેસીએ ને એમની જોડે પરિચય આપણો કેળવાય આપણને હા એ કોઈને પરિચય કરાવતા નથી પણ આપણને કેળવાય એટલે આપણી નજરોમાં એમના વિષયનો આપણો પરિચય કેળવાય તો સમજાય નહીં સમજાય નથી જોડે બેઠીએ ઉછીએ કરીએ બધું થરીએ તો પણ તો એ મુશ્કેલ છે કેળવવો પડે છે પરિચય એટલે એમને એમના વ્યવહારમાં બધી રીતે કેવી રીતે જુએ છે બેસે છે ઉઠે છે ખાય છે વાતો કરે છે આ બધું જ એ આપણને સમજાવવું જોઈએ પરંતુ આપણે આપણા વ્યવહારથી ટેવાઈ રહ્યા અને રીતે જોઈએ તો આમાં જ ચાલ્યા કરે સમજાયું ને એટલે જ્ઞાની પુરુષને રહેવું દાદા એ તો આપણી જોડે એવા સહજ સ્વભાવે તલવાની ધાર પર રહેલા હતા મહાત્માઓને હાચવવાના એમને એમનું હાચવવાનું એમને હાથમાં આપ્યું બતાવ્યું સમજાયું તો પણ તોય કહે છે મારે છેક છેવર સુધી મોટી ઉંમર થઈ તોય મારે બધા મારી પાછળ પડે પોતે મજાથી વાપરે પોતાના મશીનો પાછા આપણે ખટકાય તો કે આ હશે આ મશીન ચાલુ કરી આવો પાછું કહે છે એટલે શરીરને રિપેર કરવાનો ભાગ હતો અને મિકેનિક મોકલ્યો દાદા કે જાઓ ડોક્ટરો એવું જ કરે ને પણ અંદરનું ખોટકેલું હતું કે મારી પાસે અંદરનું ખોટકેલું સમજાયું એવું છે ને બ્રિજ હા શું છે બીજું કહો કોઈ નું જરા દેખાય તો તરત બોલી દેવાનું કે પૂતગલ શું ના કરે ભગવાન કશું જ ના કરે તે સમજાવો બરોબર છે એટલે કે આ કરુગ નું વાત છે અને બધા યુગોમાં આમ જ હોય છે જો કે એ પૂદગલનો સ્વભાવ છે કારણ કે આખી દુનિયા આખું વિશ્વ એ પૂદગલથી સંચાલિત છે શું કહ્યું પરંતુ એ ચેતના શક્તિ હોય નહીં અને ચેતના શક્તિ વગર પૂદગથ પૂદગલથી સંચાલિત આ જગત કાયમનું એ સ્વરૂપે હોઈ શકે નહીં એટલે જગત જગત સ્વરૂપે ના હોય સમજાયું ને આના માટે તો મોટા મોટા લોકો બહુ પ્રશ્નો કર્યા છે બધા જગતને માટે તો એની બિગિનિંગ શું એન્ડ શું બધું ઘણા બધા પ્રશ્નો કરેલા છે સમજાયું એટલે ગૌતમ સ્વામીના પ્રશ્ન પર મહાવીર ભગવાન આ સમજાવ્યું એમને આ જ પણ એમને કેટલી બધી વિસ્તારથી એટલે ગૌતમ સ્વામીએ પોતે સમજવા માટે પ્રશ્નો પાયાથી નીચેના પાયાથી કરીને બધા લઈને ઉપર લઈને આવીને પછી મનુષ્યોમાં આવ્યા અને ત્યાર પછી એ સમજ્યા એમાં આખું શાસ્ત્ર નીકળ્યું પાંચમું અંગશાસ્ત્ર કહે છે એને પાંચમું વ્યાખ્યાન પ્રજ્ઞપ્તિ એવું એનું શાસ્ત્રનું નામ છે સમજાયું ને અને આપણે આપણી સામાન્ય ભાષામાં એને ભગવતી સૂત્ર કે છે ભગવતી સૂત્ર એટલે કે ભગવાનની હાજરીમાં ઉત્પન્ન થયેલું એવું આ ભગવતી સૂત્ર જ્યારે ભગવાન ફૂલ સ્કેલમાં ખીલી જાય ત્યારે જ એની સમજો બહાર નીકળે નહીં તો નીકળે નહીં આખા પૂદગલની પૂતગલના રહસ્યો નહીં બધી જ સમજ કોઈ પણ પ્રકારની નિમ્ન કોટીથી જઘન્ય કોટીથી મધ્યમ અને ઉત્કૃષ્ટ બધું જ નીકળે એમાં રસિકભાઈ બધું વર્ણનો નીકળે અને એ શાસ્ત્ર તો આટલું મોટું જાડું થઈ ગયું પછી વાંચવા જાય તો તો દબાયું તો મેં વાંચ્યું સાંભ્રો ઓ બાબરું સાહેબ તો અથવા તો પાંચ આગળ બહુ સહેલી છે ડી સાહેબ હમ એટલે આ ધીરુભાઈ પૂછ્યું છે ધીરુભાઈ બહુ સુંદર પ્રશ્ન છે તમારું સારું છે આ લઈએ અને પછી આ ગીતાનું લઈએ ગીતાજી નમો વિત રાઘા એ દાદા ભગવાન અસીમ જે કારો જય સચ્ચિદાનંદ એમનો લોગો બનાવી રહ્યો રસિકભાઈએ અમને દરેક આટલું લખીને પછી જ ચાલું ખોરાક લખાણ તો કલમ ના ચાલે સમજાયું ને અને પેલો અજીત દુબે કરીને ને આપણે ભોપાલની સેન્ટ્રલ જેલમાં કે સર્વપ્રથમ આમ ભારતી હૈ સર્વપ્રથમ મેં ભારતી હું આવું લખે અને પછી લખે કે નાની મહોશય જયમેશા જયેશ જયમેશભાઈ શાહ વગેરે વગેરે લખી મોકલે એ કારણ કે જયમેશભાઈનો સારો ટચ હતો એમને એમાંથી આ ઉદભવ્યું અને સ્વપર પ્રકાશક ગયું ત્યાં આગળ ને બધું જોયું ક્યાદીઓની સાથે તો લોકોને જેલમાં આપણે અહીંયા મુક્તપણે આનંદ લઈએ એવું ત્યાં અંદર લેવા લાગ્યા બહુ ખુશ થઈ ગયા બધી જોધપુરની સેન્ટ્રલ લાયબ્રેરી અરે લાયબ્રેરી શું આપણે સેન્ટ્રલ જેલ બહુ વસમી ગણાય છે બહુ સ્ટ્રોંગ ગણાય છે જે વસ્ત કલ્પ્રિટો છે ને બધા છેલ્લી કક્ષા ને મુકાય ત્યાંથી કોઈ કોઈનું તાકાત નથી છટકી શકે જોધપુરમાં ત્યાં લઈ ગયા હતા અમને ત્યાં આપણા તમે હતા આપણા પેલા મહેતા સાહેબ આપણા લલિત ઉત્તમ મહેતા આપતા પુત્રો અને બધા અમે પાંચ પંદર મહાત્માઓ ગયા હતા વીસ અને આ બધાને બોલા બેસાડીને બધાને બોલ્યા હતા એટલું બધું કર્યું એમના પ્રશ્નો થયા હતા બહુ મજા બધી પડી સેન્ટ્રલના એમના જેલરો મળ્યા ના એ બધું કે અમને પ્રોગ્રામ થાય ને વખત વખોત ક્યાંય તો બહુ બધા બધા ખુશ થઈ જાય શું એમને ખબર પડે કે આપણી કિંમત શું અને આ કયા ઊંધી વાપરી નાખીએ આપણે આ મૂડી ક્યાં ઊંધી વાપરી આવી સરસ મૂડી છે ને એને વાપરતા ના ફાવ્યું એવું સમજી જાય છે બધા અમારો ધીરુભાઈનો લોગો એટલે એમને અનુભવ શ્રેણીમાંથી સત્યાવીસમી શ્રેણીની એકસો પચાસમું એમનું અસ્તુત્ર એમના માટે વાત કરી છે એ અંતરાત્મક દશા માટે છે શું કહ્યું એટલે દાદા ભગવાને વિસ્તારથી જે બાવા સ્વરૂપ સમજાવ્યું છે શું બાવો એટલે દેહ અંતઃકરણ સાથેનો અને શુદ્ધાત્મા સ્વભાવને પામેલો એવો એવી એક દશા વચ્ચેની વચ્ચેની એને આ પ્રાગ દશા કહે છે શું કહ્યું પ્રાગ દશા કે પ્રાગ દશાવાળાને બાવો કહેવાય ઘર છોડીને જાય અને આશ્રમમાં જાય એટલે એ લૌકિક બા લૌકિક બાવાનું સ્વરૂપ છે સંન્યાસીનું જે કહો તે લૌકિક લૌકિક એટલે લોકસંજ્ઞાએ કરીને જે વિશ્વમાં અને આખા ભારતમાં ચાલે છે એ રીતે એટલે એ ખોટું નથી હોતું એ તો વ્યવહારમાં હોય જ એ ના હોય તો વ્યવહાર અંધાતુથી થઈ જાય બધો ગમે તેમ અફેદ અફેદ થઈ જાય છિનબેન શું શું હોય કે વ્યવહાર જેવું રહે જ નહીં પરંતુ ભગવાનની ભાષામાં બાવો તે આ છે અને એ બાવા થાય છે પણ એના માટે પણ એ થયા છે એ થયામાંથી નીકળવા માટે બહુ માથાકૂટો કરે છે શું કયું ધીરુભાઈ બોલો ને એટલે સમજણ ના પડી એને એટલે હવે આપણે થઈ ગયેલા ને એનો સંભાવ નિકાલ કરીએ છીએ હવે આપણે છીએ બસ છું એટલે તો આવ્યો ન પડી હું છું એટલે મારામાં તો શક્તિ પણ મને કોને બોલાયો કોને કેવી નવરાશ પડી છે વાત સમજાય છે કોઈને નવરાશ નથી આ પૂદગલ બાજી છે આખી કોણ જી ના જરા જાય બોલો. અત્યારે શબ્દ બોલીએ તો મહાત્મા સમજી જશે બધા પણ એટલે ઈચ્છાઓ શરીર જે ઈચ્છાઓ ભરીને આવેલું છે એ ખાલી તો થવી જ ને ક્યાં જશે ત્યાં અને થાય તો જો એટેમિક કચરોને ખાલી થતાં આ લોકોને આટલો બધો હેરાન થઈ જાય છે બધા કેટલા થાય છે આજે કહે છે લાખ કરોડ તો ખર્ચી નાખ્યા જાપાને ફેરું રે એ અને બીજા તી વાર લાગશે આ કચરાને જતાં તો પચીસ કિલોમીટર આજે હમણાં જ વાંચ્યું મેં પચીસ કિલોમીટરને બધાને ખાલી કરી નાખ્યા જ કહે છે તો પછી આ આપણો ડિસ્ચાર્જ બધો ખાલી કોણ કરશે એવીનેજ વ્ય જશે સમજ છે સમજ છે પણ આપણે પ્રજ્ઞા કરીને આપણે ચેતલા રેવાની જરૂર છે ચેતલા રેવાની કે ખાલી થાય છે અને આપડે જોયા કરીએ અરે શું વાત કરો છો અહીંયા થોડા વર્ષો પહેલા બહુ વરસાદ પડ્યો ત્રણ ચાર દિવસ સતત વરસાદ એટલું બધું પાણી વડોદરામાં ભરાયું હતું અને અમારે આ રસ્તો છે ને તે આટલા સુધી પાણી તો નદી જ વહે નાખીએ આમાં બાજુ છેલ્લું ત્યાં જાય ને બધા ત્યાં નીકળી જાય તે લગભગ ચોવીસ કલાક લાગે અને થતાં ને એટલું ઓછું થતા આ તો આની કઈ વાત કરીએ પણ સુનામીઓ નહીં આવે આપણને तकलीफ <laughs> सुनामी हलाई <laughs> नाखे पी को कशु कहवाई नहीं तो ये तो दरकनी पास सत्ता समझ तो आप दी थी बंदी दोरी पर सत्ता में हूँ पड़ो जोरना करसी एटर है बीजू कहीं नहीं बने तो जात जात नहीं सत्ताओं एट्ले अंतर आत्म दशा की बात है अपने जुए सूत्र एक सौ पचास सत्यावीस मी श्रेणी में આપણે જીવનારા અને આ મન વચન કાયા એ બે નોખા છે બોલો જીવનારા અને આપણે જીવનારા એ અંતર આત્મા દ્રષ્ટિ થી આપણે જીવનારા એ અંતર આત્મ દ્રષ્ટિ છે જીવી જનારું છે કુદરતી ન્યાય થી જીવી જનારું બરોબર આ તો અમને શરીર શીખવાડેલું તે જ પછી શું થાય હવે અને સત્સંગમાં નીકળ્યા હતા આ ભાઈ એ તો ચાલું કર્યું બધું એક તો પેલો આપણા ઠાકોરભાઈ અંધેરીવાળા અને એના જ બીજા ઠાકોરભાઈ એમને એન્જિનિયર સિવિલ એન્જિનિયર બન્યા જે વોશિંગ્ટનનું આખું વોટર સપ્લાયના ચીફ એન્જિનિયર હતો ભાઈ સુરતના જ હતા તે અમારા વરજીના છે હે આ મારી જોડે અને ત્યાં આગળ લગભગ સાઠ પાંસાઠ હજાર જ્ઞાન આપેલું અને બધા આપણા ભારતના બધા ભેગા થયેલા બધા તે ઈશ્વરભાઈ સાહેબને જાણે કારણ કે એને એગ્રીકલ્ચરનો શોખ હતો થોડોક પટેલ એટલે હોય ને બધા એને તો એને પેલું પેલું જરોક્ષ જેવું કરીને મૂક્યો હતો ને ખબર સરસ રૂપમાં પછી બધાને બહુ ગમ્યું મેં કોઈ આ શુદ્ધ જોર છોડો ને તકે ના બધા બહુ વધારે ફાયદો થશે કે છે એમને ચોપડી પહેલી છે પછી પછી બીજી આપણી ત્યાં ને એવું ચાલવા મળ્યું ગાડી ચાલી પછી ભાઈ આવું દાદાને આપતો સૂત્ર અને લખેલું અને ખેરસીભાઈ સાહેબ અહીંયા સત્સંગ એપાર્ટમેન્ટમાં બતાવવા લઈ આવ્યા અને જો તે વખતે હતા ત્યારે હા દાદા હજુ હે અહીંયા કંઈ અમદાવાદ મને ખ્યાલ નથી અત્યારે પણ હું આટલું સરસ છે આટલું બધું સરસ નીકળે છે તો મને બહુ ગમે છે કે છે દાદાએ કહ્યું તો દાદા કે દાદા મારી ભાવના છે કિતરાગ વિજ્ઞાન ટ્રસ્ટ તરફથી મારે છપાબો છે આપતો સૂત્ર હિડિંગ આપશું અને આપને તેમ કરીને એક પુસ્તક નીકળ્યું પહેલું જે પહેલી આવૃત્તિ નીકળી તે બહુ લિમિટેડ સંખ્યામાં હજાર જ હતી એટલે બધાને સંભાળી સંભાળીને આપવામાં આવતી બધાને સમજ્યું એ એવી રીતે આ છે બધું શ્રીમદ્ રાજચંદ્રજી એ જે એમનાથી નીકળી ગયું બધી વાણીને એમના અનુભવને નીચોડ જીવનનો ને બધો નીકળ્યો આગળનો અને આ બહુ મારા શરીરમાં તેમાં એમને કોઈ જગાએ લખ્યું નથી બહુ જ ઓછું લખાણવાળું છે પણ પછી એ લખાણવાળું શોધવા માટે બહુ માથાકૂંટો થઈ જ્યાં ત્યાંથી મંગાવ્યું આ અને એમાંથી આ પુસ્તક બન્યું શ્રીમદનું એમાંથી બન્યું ખ્યાલ આવ્યો ને અને એવા હતા એમને કહે છે અમને જે મળ્યા દાદા શું કહે છે આ ત્રણ પુરુષો જે મળ્યા હતા શ્રીમદને જે અમને મળ્યા હોત ને આજે અમારા જેવા જે અમારી નજીકના બહુ જોડીને જોડીના હોતી જોડીને જોડીના આ સૌભાગ્યભાઈ લઘુરાજ સ્વામી અને અંબાલાલભાઈ આવા હતા એ પુરુષો આ તો પંચોતેર ની પ્રેસો નીકળી છે બધી સમજાયું ચાલે પરંતુ મેં જોઈ લીધું કે આ છે બધા ચા ભજીયા ચટણી ખાનારાઓ પણ છે પુણ્યશાહી બધા એટલે ભવ્યજીવો દેખાય છે એમને નજરમાં આવી ગયું હશે તમારી તમે રજા થી જીવો છો નહીવું દાદા આપડે ઘરે હતા એટલે એવું જ લાગ્યું કે આપણા ઘર ના જ છે પણ એ તો જ્ઞાન આપ્યા પછી ખબર પડી એટલે વસ્તુ એ જાણે છે કે કનુભાઈ ને કે દરિયામાં બધું તોફાન આવ્યું અને નાવડું આમ આમ થવા લાગ્યું બધું ઠીક દાદા કનુભાઈ નાવડું હાલ બહુ છે ચાલો ચાલો સાહેબ તોફાન જેવું છે બધું દાદા ઉપરથી બોલાવી લે સાંતાક્રુઝમાં અને હે કણું ચાલ હા શું કે છે કનુભાઈ સ્તબ્ધ થઈ ગયું સ્તબ્ધ થઈ ગયેલો એટલે આપણે સ્તંભિત એને કહે છે આમ તો અરે આ થયું કે છે તો પછી ચાલ મારી જોડે આયા હતા જોડે હે અને એમને આ જ્ઞાની પુરુષોની કળા કેવી હોય છે અદ્ભુત કે આ જોડે જોડે રહેલા બાળપણથી નાનપણથી શેખ જીવનમાં ધંધામાં બધી જ રીતે તો એમને હવે કેવી રીતે અમારે સમર્પણ કરાવવું એટલે શ્રીમદને સમર્પણ કરાવ્યું જુઓ કળા જુઓ ગરબા ગરબા થાય એટલે પછી હારો બેસો આવે તારે આ થયું કારણ કે આપડે જોડે ને જોડે તેની અલૌકિકતા અકબંધ રહે એ સન્મુખતા થાય નહીં થાય નહીં હવે આમ બન્યું શું કે જાદુ કઈ કઈ બન્યું કે જાદુ લાકડી ફેરવી હતી ગસું જ નતું એવું કઈ બની શકે પણ આપણે બધા લોકો આમાં ટેવાય લે ને આવી રીતે બધું સાધુ સંતો બધા મર્યાન કઈ આ અમારા બાઉભાઈ છે તો હોલમાં બહુ પૂછે દાદા પણ આ બધા આવા કેવા સંત થયા છે જુઓ તો ખરા કેવા આવું એક કંઈક કરી બતાવ તો લોકોને કંઈક થાય લાગે કે છે કંઈક પછી એમને આ બધી વાત સમજાય કે ચમત્કાર જેવી વસ્તુ છે જ નહીં આખા વર્લ્ડમાં ના હોઈ શકે એ ટ્રીક બાજી છે બધી ટ્રીક નહીં પરંતુ જેને નથી ખબર એને આને એટલું થોડુંક આટલું ખબર છે એટલે એમાંનું લડાડી જાણે શું કહ્યું રાવણ ઉડાડી જાણતા હતા રાવણ ઉડા રામ પાસે પછી પુષ્પક આવ્યું એમની પાસે નતું તો વિશે ના પડતી પણ પેલો વિજ્ઞાની હતો વિજ્ઞાની હતો અને આ જ્ઞાની હતા અને પછી એમને છેલ્લે થાય છે ખુલ્લું એમ એમ તો ના થાય નહીં ને બળરામ ખ્યાલ એટલે દાદા ભગવાને આપણે કહીએ છીએ ને આ બધા મહાત્માઓને બધું પછી તો તો લગભગ છેલ્લા પાંચ વર્ષમાં જ રસિકભાઈ વધારે સંખ્યા થઈ બધી પાંચથી છ વર્ષમાં બાકી છે કે એક એંસી સુધી આમ જ હતું એંશી અને અમેરિકા ગયા પછી બધું વધવા મળ્યું બધું કાશું પછી અહીં આવે તો પણ પચાસ સાહીઠ સિત્તેર એંસી વધુ સંખ્યા થાય બધા નતું થતું હા પત્રકાર પરિષદ ક્યાં આગળ થઈ અમદાવાદ માં અમદાવાદ માં પેલા ચૌહાણ કે ભાગી કોઈ હતા ચૌહાણ કેવું નામ હતું શુક્લ ને શુક્લ ને એક બધા ક્ષત્રિય હતા ઘઉં કાંકરાની વાત નીકળી હિન્દુસ્તાનનું ભવિષ્ય શું છે ના ના દાદાનું તો આ બધા સંત આપણે વાંચીએ છીએ ને તે અમારા અમારા ભારતી ભાઈ સાહેબે મને પુસ્તક આપ્યું હતું બરોબર રામકૃષ્ણ પરમ હાઉસનું એમાં તો શું છે કે બધા મળ્યા લખાય લખાણ કરીને ગોઠવીને એડિટ કરીને સરખું મૂકનારા હોવા જોઈએ ને તારે આ પણ એક્ઝેક્ટલી અસરપીટી કર્યું ના હોય એ વસ્તુ એટલે પાછળને તો જો આ વાંચીને વાંચવા માટે એવું જ મૂકાય સરખી રીતે મૂકવું જ પડે તમારે ના સમજાય આપણે એટલે એ બધું હોય અને જ્યારે રણછોડભાઈ સાહેબ બહુ દાદા એમને તો એને અમારા દિનકરભાઈ પ્રોફેસર આ બેને માર્ક આપેલા રણછોડભાઈની તારણ શક્તિ અને અમની ધારણ શક્તિ અમારા દિનકરભાઈના ડીએમ પટેલ પ્રોફેસર એમને તો ઓ હો આખું સાવિત્રી આ તે બધું જ અને જ્યારે અંધેરી છેલ્લા રિટાયર્ડ સ્ટેજમાં હતા ત્યારે કહે છે આપણા સંઘમાં જો મને જે કંઈ કામ આપશે ને બધું ઇંગ્લિશનું ટ્રાન્સલેશન કરી શકીશ તે થોડું એક બે કરાવ્યું તરસ રણછોડભાઈને બે એટી ટુમાં દાદાના જતા પહેલાં ગયા હતા ન્યૂયોર્ક એમના જમાઈનગરે હમ ચંદ ચુનીભાઈ કેવું નામ હતું કંઈક તે એમને કયું કનુભાઈ સાહેબ પ્રકૃતિ અને એવું ગુજરાતીનું ને પેલું નાની પુસ્તિકા એમની પ્રકૃતિ એવું અક્રમ માર્ગા આટલી નાની પુસ્તિકા હતી એમની તો કે આપણે આને જ આપણે ઇંગ્લિશ કરી નાખીએ તો એમની પેલી મોટા માર્કેટની પાછળ હતા ને ત્યાં સ્કૂલ હતી ત્યાં આગળ હું ગયો હતો ત્યાં કારણ કે આપણે આપણા દિનુભાઈ કરી શકશે બહુ સરસ તો કે આ મારે જવાનું થાય છે લગભગ બે કે બે એક ત્રણ તો થઈ શકે હતો બે ટાઈમ હતો તો સારું પછી એ તો હું દાદા પાસે લઈને આવ્યો ને દાદાને કહ્યું કે દાદા આ આપણે દિનકરભાઈ પાસે લઈ જાઉં તો હા લઈ જાઓ એટલે અમે ગયા મુંબઈ એ અંધેરી રહેતા હતા તે જોડે બેઠા હતા કે ખરું ભાઈ તમે રોજ સવારથી રાત સુધી આવજો બેસી અને પાંચ છ સાત દિવસ લાગશે તે એટલું બધું તો મારે જોવાનું એટલું જ હતું કે એમના ટ્રાન્સલેશનમાં કરતા ભાવ ના આવે એટલું ખાસ જોવાનું હતું અને એમની પાસે જ્ઞાન હતું નહોતું એવું નહોતું પરંતુ જે આગળનો બધો અધ્યાસ હોય છે એ તો બધું એકદમ ખાલી ના થઈ જાય ને બધું એ તે પણ એટલું બધું તો અઠવાડિયામાં તો બનતો એટલી ટાઈટ થઈ ગઈ પાંચ છ છ દિવસ તૈયાર થયું બધું મેં જોઈ લીધું અને પછી હું તો ત્યાં જન્મભૂમિ ગયો આપટે સાહેબ બધા જનરલ મેનેજર તે વખતે પહેલી આપતાવાળી કરી તે જ તે આ આપણે કરવું છે ખેસીબાઈને મળ્યા ખેસરીબાઈન કહ્યું ખેસરીભાઈ એટી ટુમાં હતા એ પછી આવ્યા છે એટલે તે વખતે ત્યાં ગયા હતા ના સેવન એટી થ્રી તો સેવન્ટી થ્રીમાં આવ્યા એટલે એમને મળ્યા તો ખેસીભાઈ આપણે કરાવવું છે અને સારામાં સારા કાગજ વાપરવાના અને એ નાની એના જેવી જે પુસ્તિકા બનાવી તે કઈ વાંધો એમને ફોન કર્યો તો આપણે જાઓને હું બધો ખર્ચો આપી દઈશ એમ કરીને ગયા તે પેલા કાગર થઈ ગયું પહેલાં પહેલું ઇંગ્લિશ એમનું પરંતુ સંઘમાં પછી એ થયું નહીં બાકી શ્રી આગાસના પુસ્તકો ઇંગ્લિશમાં એમને ટ્રાન્સલેટ કર્યા છે જાઓ તમે આગાસમાં જુઓ બધા પાછળ તો બીજાએ કર્યા છે પણ એમના ઘણા ખરા છે આત્મસિદ્ધિ સાથેના બધા ઘણા અને સહજાનંદ સ્વામીનું આ એટલે પ્રમુખ સ્વામીનામાં તો બધા એમને ઇંગ્લિશ કર્યું છે આખી પેલી શિક્ષાપત્રીને બધું જ એમને બધું ઇંગ્લિશ કરેલું એ બે એ ધારણ શક્તિ એમની અને અરવિંદ અરવિંદ ત્યાં પોન્ડિચેરી એ સાવિત્રી એ તો એમને આખું નાખું એટલું બધું બહુ હતા ફિલોસોફીના પ્રોફેસર હતા ને થ્રુઆઉટ એટલે આ તારણ અને ધારણ શક્તિ બહુ મોટી છે આ પૂતગાલ ઉપર આધાર રાખે છે શું કહ્યું તારણય કાઢે અને પછી ધરાય અંદરથી આ બે વસ્તુ એટ એ ટાઈમ હોવી બહુ મુશ્કેલ છે ઘણી જ મુશ્કેલ છે અને આ બે સાથે હોય ત્યારે જ આપણને એનો અનુભવનો બધો સારી રીતે લાભ મળી શકે છે અનુભવનો અને આપણામાં એ વિકાસ થતો જતો જાય છે આજ્ઞા ધર્મમાં ધીમે ધીમે થાય છે ધીમે ધીમે આપણે જ આપણું શરીર આપણને શીખવાડે તેમાં આપણને આ પૂતગલને પૂતગલનો સ્વભાવ છે હું અને આ મારો સ્વભાવ છે આવું આપણને ધીમે ધીમે ધીમે ધીમે સમજાવતું જતું જાય સમજ્યું સત્સંગમાં એટલે આ સૂત્ર છે આપણે જીવનારા અને આ મન વચનકા બે નોખા છે આપણે જીવનારા એ અંતર આત્મા દશા દ્રષ્ટિથી છીએ અંતર આત્મા કરીને છીએ દ્રષ્ટિને દશા જ હોય હંમેશા વ્યવહાર દ્રષ્ટિથી જીવનારા છીએ એટલે વ્યવહાર દ્રષ્ટિથી જીવનારા કોઈને આખા વર્લ્ડમાં બલ આચાર્ય હોય કે યોગી ગમે તે હોય કોઈને ખબર નથી કે આપણે વ્યવહારથી જીવીએ છીએ વ્યવહાર શબ્દ જેવો છે તો ગજબનો लोकव्यवहार एज निश्चय स्वरूप बनी जाए hmm. संयम पर्याय हो त्यागरिया पर संसार बने सरखा लोकपरियाय योग्य बप आ बदा करें तप करें कूदरती रीते शरीर ने अमुक शक्ति तो मल्च है प्रभावित बहुत थी जाइए छे अमुक हो बने तो नहीं प्रभावित थी एवं समर्पित भाव रहो કેમ કરીને કપાય એવા છીએ આપણે આપડી પતંગ કપાયું કોને ખેચીને કાપવા જાય તો ધીરક મૂકીને કાપવા જાય તો પતંગ ચડાવી હતી સુરેજભાઈ સાહેબ ચડાવી હતી ઘણી ચડાવી હતી દાદા પતંગનો દોરો તમારે લીધે તમે અમારી જોડે દોરો પકડી રાખ્યો છો ને એટલે હાથમાં રાખી છે અને અમે તમને અંગૂઠે પકડાવીએ છીએ બીજું કશું નથી કરતા મારા મારી કઈ શક્તિ નથી કરી શકું કશું સમજાયું ને આપણે એકબીજાનો અનુભવ સ્વાદ આવ્યો હોય ને એકબીજાની સમજણ એકબીજાને આદાન પ્રદાન થઈ શકે બીજું ના થઈ શકે समझे समझ बड़ी व्यवहार बड़ी बाजी हो शरीर बीजू कड़वा तू बीजा तो गोदा मारे बात जुदी से ला तो खाइए गोदा खाई शू पे बड़द ने मारे आंकुश मारेवे आ तो बेलो अंकार कहते कंट्रोल करने સમજા હતી એને બધા ઘોડો છે પણ તે ચબરા ઘોડો જાણે એનો માલિકનો બહુ વાલો હોય તો માલિક છે ને એને બહુ ચાબુક મારશે નહીં રાખશે ખરો અને ઘોડો જાણે છે કે આ મને જાગ્રત કરવા માટે છે એટલે માલિક બેસે પેગડામાં પગ મૂકીને જાય ને અને આમ ચાલી આમ જ કરે ને વીજળીની વેગે દોડે પણ બહુ ઓછા હોય છે બહુ રેર હોય છે આવા બહુ રેર વ્યવહાર દ્રષ્ટિથી જીવનારા છીએ અને શરીર જે જીવે છે કુદરતી નાયથી જીવી જનારું છે આ દાદા ભગવાને એટલું મોટું વિજ્ઞાન મૂક્યું માનવ જીવન માટેનું સમજનું આજે જેટલી રિસર્ચો કરીને એમાં કરવી હોય તો કરી શકાય અમારી લુસીબેન છે તે પ્રેમલક્ષણા ભક્તિ ઉપર આજે પીએચડી આજે થેસિસ થઈ રહી છે લગભગ તૈયારી છે આવે કેમ તૈયારી ફાઇનલ ફેઝમાં છે રસિકભાઈ પ્રેમ લક્ષણા ભક્તિ લીધું એને આપણા પરીક્ષા એમને લાગ્યું કે આપણે સંસ્થા તરફથી એક થાય પણ સંસ્થામાં એટલી પ્રિપેરેશનને બેઝિક હજુ પાયો રચ્યો નથી એટલે સુરત યુનિવર્સિટીમાં એને લીધું સુરત યુનિવર્સિટી એ આપણા રિસર્ચ સેન્ટર ફાઉન્ડેશન જોડે એફિલિયેટ થવા માટે ટોટલી વિલિંગ છે એ લોકોએ સંમતિ પણ આપી છે એ આપણી તૈયારી એમની તૈયારી એટલે તૈયારી જેની હોય તેને તૈયાર થવું પડે હે તારી વાર વાર એવું શ્રીમદજી દાદાએ બહુ કહેતા તારી વાર મારી વાર પણ તને નિરાત નિરાશ છે તો હું નિરાતમાં બેઠો છું તારી નિરાધ ની કળ વે જીવી જનારું હોય એને કોઈ જીવી ના શકે શું કહ્યું આ સમજાય તમને જે જીવી જતી હોય એને કેવી રીતે જીવાય આપણાથી શરીર જીવી જતું છે કુદરતી ન્યાય થી એને કેવી રીતે જીવાય આપણાથી આપણે આપણે જીવી શકીએ પ્રજ્ઞાશક્તિ જીવનારી શક્તિ છે શુદ્ધાત્મા ભાવે તો શુદ્ધાત્મા ભાવે ત્રિકાળે છે તે ત્રિકાળે થઈ જવા માટેની શક્તિ છે જીવી જવા માટેની અને જીવ જવાનો શબ્દ જીવવાનો શબ્દ વપરાય છે તે શરીર સાથે એવું દાદા એ કહ્યું આપણી છે બહુ સાદું સીધું છે समझावे अगर तरत महालक्ष्मी जी आई गई सारू थी जीव ना सकते जीवतु होने जीववा जवाय બોલો જાતે કોને કહ્યું આગળ કહ્યું ને કુદરતી પણ કુદરતી ભાષામાં ન્યાય ન્યાય છે જ નહી શું હ્યવહાર એને કયો ખરો તો અને ન્યાય અન્યાય વ્યવહાર તો માણસો છે માણસો નહિ દુનિયાનો એમના સર્જન નો છે कूदरती सर्जन बौद्धिक सर्जन पर पीछे शब्दों सत हजर हो सत्य शब्द नहीं तो समाज में नहीं तो आई सके नही गांधी सत्यना प्रयोगों का सतनी खोज माते, सत स्वरूप पकड़ लेवा निष्ठा थी जीव्या बहुत सारी रीते हैं मजराय के मोटी पदवी ने छता जीवन एमने तो बता व्यवहार से तो सोशियली बदीज रीते तो सोशियल में मॉरालिटी और सींसियरिटी जैसे दादाए कहू कि मुख्य प्रमुख पायाओ मणस जीवनना ज्ञान हो ना हो तो येवटे तोने मोक्षे ली जाए क्यू शू क्यू सींसरिटी और मॉरालिटी आ बहु पाया મોરલ શબ્દ એટલો મોટો છે પરંતુ આપણે લૌકિક ભાષામાં ને સોશિયલ ભાષામાં એને વિષય સંબંધમાં લઈ ગયા છીએ એ તો હોવો ઘટે નહીં તો બધો આ સંસાર કેટલો બધો થઈ જાય કેટલી નીચી કક્ષાએ જાય હોય પરંતુ એમાં બહુ સમગ્રતા છે જીવનની આખી જ અંતરના જીવનની સમજાયું ને એમાં આપણું દિલ સ્વચ્છ અને ચોખ્ખું રહે અને દિલથી આપણે હોય અને શરીરનો બાગ કોવાયેલો હોય એવું બધું કર્યું છે બધું એટલા માટે શાસ્ત્રોમાં કહેવાયું છે કે દર્શનથી લટકેલો એ પછી ફરતી જ્ઞાનીના હાથમાં જવું બહુ મહા મહા મુશ્કેલ છે શું કહ્યું દર્શનથી લેલો લટકેલો ને છટકેલો પછી ક્યારે એની જ્ઞાની પુરુષની રચકણ મળે કે શું કહ્યું રચકનથી છટકણ <laughs> जीवत साथ ही मूल कारण पौदगलिक कारण समय गु कहू મૂળ છેલ્લું ત્યાર પાસે આખું મોટું શાસ્ત્ર જાય છે ભગવાત સૂત્રો કયું આખું આટલું જાડુંગલ ને સમજવા માટે तो एक नाना थी, थी। पूछे, आप जी रीते श्वासोस क्रिया है श्वासोवास क्रिया है एट आप जेवा कही सक पर श्वासोश्वास क्रिया હવે કેટલી નિમ્ન ખોટીની છે જુઓ ધરતી તું એ જ છે હવા પાણી બધું અગ્નિ બધાને છે આ એટલા બધા પ્રશ્નો કર્યા છે એટલે જે શાસ્ત્ર છત્રીસ હજાર પ્રશ્નો એને પ્રશ્નાવલી કે છે એને મુખ્ય ગૌતમ સ્વામી નિમિત્ત બને છે બધાય શરૂઆતમાં તો બધા અગિયાર અગિયાર ના એને બધા સમાધાન થઈ જાય છે મુક્તપણે દરેકનું સમી શરીર છે એટલે એક પ્રકાશ આપે છે એટલે નિમિત્તે અહીંયા બહુ મુખ્ય કહ્યું શું કહ્યું હા નિમિત્ત નિમિત્ત વિશ્વ મનુષ્યોના નિમિત્ત સ્વરૂપે મનુષ્યો છે કુદરતી બગીચાના પુષ્પો શું કહ્યું હા અને આટલા માથાના ભાગના જ પુષ્પો કહ્યું બીજું બધું તો પણ આ શરીર રત્ના કેટલી છે ગજબ જોઈએ છે દાંત દાદા કે હાડા નહીં ભૂલી જાય આવ્યો હોય ને કહે છે નહીં નહીં નહીં ડોક્ટરને યાદ કરે છે સમજાય મહત્મા છોડાયા દાદા એ બધા આરોપ એટલે શું કે ગુનો ચોર પોતે પોતાનો ગુનો કેવી રીતે કબૂલ કરે भोग म નથી ભોગવી રહેલું બસ મગનભાઈ પણ તપ કરીને ઉભા જવું પડે હું થાંભલા જોઉં ઉભા રલું નહીં ચાલુ નહી હાલ બધા બાળ તપુ કહેવાય છે બાળ તપુ પરંતુ કાયોસર્ગ એ ઉત્કૃષ્ટ જો વખણાયું હોય अनेक समझ हो बदा ने वितरागता समझवा भगवान उभा उ पी ए समझवा मनु एक देह पांच इंद्रिओ कोई स्पंदन नंदन ना थे कोई अंदर अंतकरण में कोई स्पंदन स्वरूप ना होते हो आत्म भाव रहूँ का उत्सर्ग कहू कत्सर्ग का ए काय मे आत्मास्वरूप में पदमासन mm -hmm. ने शू oh, oh. mm -hmm. mm -hmm. क्यू के संज्ञा कई विगता शु समझ हो पदमाशन पद्मन भगवान अगर जाए बधु कह भगवान बोले नहीं, कसु नहीं मौन रहे ने तार पीया पुरुष समझावे के भगवान ने आ संज्ञा बोले छे, एमनी मुगी भाषा छे, है स्पष्ट बोले छे, जो तू साबर के पग बारी ने पग, उपर पग, पग बे ने? पर पग चढ़ा आसन स्वरूप बैठा है आसन स्वरूप एट पगनीय हो यी के नीचे अंदर वृजासन पर जैे नगर अड़े पर एवं तो कोई थी शके बहु मुश्किल है मुश्किल अमेर घर उ कृपा क एक परमाणु ना हाल सके कशु थी सके ना थी समझा है जो पक मरी पला तू यहां मगवा जाऊँ छू हाथ जो बांधेला बेव छू આપનારોરા પગ શું લંગડાની આખો બે એવી રીતે હાથમાં ખરે તો કે થાય ને તો શું થાય ને બળતા જંગલ માંથી નીકળીએ કેવી રીતે જંગલમાંથી આધરો ને પાંગરો ના સમજ બે કેટલા આઘા છે બૂમ પાડે એ લાગ્યું લાગ્યું કોઈ બચાવો બચાવો બચાવો તેમને સમજાય છે પેલા આગે બૂમ પાડે છે અરે હું નજીક જ છું અહીંયા છું કોણ છો તો કહે તો તમે કોણ છો તો કે હું આંધ્રો છું તો તમે કોણ છો તો કું લંગડો છું તો કામ કરો બે ધીમા ધીમા આપણે એક બજાર જ ખાઈએ અને બેની નીકળી જઈએ જીવવા જવાય એ પ્રશ્ન છે આપણો એટલે આપણો પ્રશ્ન આપણને જવાબ આવે અંદર થી આપણા મન વચન કયા આપણે ઓળખ્યા નથી એને ઓળખવાના છે જીવનારો નોખો છે એને જીવતા શીખવાનું છે એ જીવાઈ રહ્યું છે એની પાસેથી એ કેવું જીવે છે એટલે જીવનારો આપણો શિષ્ય છે અને આપણે જીવીએ છીએ તે સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ પણ હજુ સહજ થયા નથી શરીર સહજ તો સહજ આત્મ સ્વરૂપ થાય ને એટલે જીવતી સહજતા કહેવાય એને સમજાયું ને એટલે શ્રીમદમાં આ મંત્ર તો બહુ અપાતો પુષ્કર દાદા બહુ આપીએ છે બધાને છ છ મહિના બોલા બોલો કરો સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ અકાશમાં બહુ ચાલે તો પછી આતમ ભાવના ભાવતા હે કેવર જ્ઞાન રે આ બહુ બોલાવે ચોવીસ કલાક તો આપણું થાય છે ને એવું ત્યાં પણ થાય છે સમજાયું તે દાદા કેશ બરાબર છે ખોટું નથી પણ જ્ઞાની પુરુષે કહ્યું શું અને આપણે કર્યું શું શું કહ્યું હોય અને એ પ્રમાણે કરીએ તો વાત જુદી રહી શું રમેશ કહે છે બોલ નહી નહી બોલું હિના કે એ પ્રમાણે કરવું તો એને લાગે ને ક્યાં રમેશ ડાયો છે એવું હોય એ કે પ્રમાણે કરું તો તું ડાહી લાગુ ને એને સીધી વાત છે પણ આપણે બધા કરવાનું ને એની અનુકરણ બહુ પડ્યા છીએ એટલે આ સંઘે આપડે બધા એટલે જ્ઞાની પુરુષો ખાસ કહે કે કહે તે કરવું એ કરે એ ના કરવું શું કારણ કે એમની પાસે બધી વિદ્યાઓ હોય સમજો એમની સિદ્ધિ જેવી હોય વિદ્યાઓ હોય એટલે એમને ઝેર અને ઝેરને મારે બે બે હાથે રાખવું એમના સમજવું પણ એ બધું તમારા કોઈનું ગજુ નથી સમજ્યું એટલે ખાસ કરીને અને એટલા માટે આપણે જીભ માટે કહીએ છીએ ને કોઈ પૂછે અને એવું પૂછે કે આપણે આ શું આપવું નહીં સમજ ના પડે તે વખતે મોન રહીએ બોલો ને પૂછું છું બીજી ત્રીજી વખત અરે બે ત્રણ વખત પૂછું છું કે કોને આને સમજવું છે તારે જીભ હાલ જીભને હાલ બહુ હાલે ચાવી મારે તો જ હાલે તો ચાલે એવી નથી કોઈ પણ વગર ચાવી એ વાગ્યા જ કરે કેમનું જ કરું કોઈ જોયું જ કોઈ વાજુ આપણે બધા વાજા વગાડ્યા નથી ચાવી મારી છે ને आइसक्रीम कोई अल्हा वगैरह खाधो कोई हमें तो बढ़े बहुत गये फ्रीज में मूक दोख्या मनव जीवन आ, वा <coughs> व्यवार व्यवार जीवन की क्रियाओं आ बहु समझा जाए बात है आप विज्ञान व्यवहार थी व्यवहार जीवन में ज्ञान नहीं व्यवहार ज्ञान स्वरूपे ए व्यवहार एना આપણા યથાર્થ સ્વરૂપે વ્યવહારનું સ્વરૂપનું ઓળખાણ થાય જીવવાનું દરેક માણસ જીવી રહ્યા છે તે એ અક્રમ વિજ્ઞાન આપી શકે છે એને જ વ્યવહાર વિજ્ઞાન આખું કહ્યું વ્યવહાર વિજ્ઞાન અને અક્રમ વિજ્ઞાન જે છે તે વ્યવહાર વિજ્ઞાન સાથેનું જ હોય અને એના માટે પછી આ રાધેને નિમિત્ત બનાવ્યા દાદાએ રાધે કહ્યું કે બહુ તો કે તમે નિમિત્ત બનશો જાઓ એમાંથી આ સેન્ટર ખોલી ગયું અને આ સાહેબ એમના સાહેબ મોટા શું આ પાવડા અતિકમ કરીને ફાઉન્ડેશન કરનારા હા રાદે ચાલો અને તમારી આ જણો રિસર્ચ સેન્ટર આપણું અને હરીશ હં પેલા સરદાબેન આવ્યા છે હું સાભર્યું છે અહીંયા ઇન્ડિયામાં આવ્યા છે આપણે સાંતાક્રુઝ ટપુનગેર હરીશ દા મોટાબેન એટલે આ ઘડિયા ચાલે છે આપણું દસ મિનિટ છે ના સત્સંગમાં એવું હોય છે સત્સંગમાં ગયા એટલે પછી ચાલુ થઈ જતું આપણા મન વચન કયા આપણે ઓળખ્યા નથી એને ઓળખવાના છે જીવનારો છે એને જીવતા શીખવાનું છે એ જીવાઈ રહ્યું છે એની પાસેથી એટલે આપણે જ આપણી પાસેથી શીખવાનું છે આપણી પાસેથી કોણ એટલે કે આપણા પ્રાગને પુરુષ પાસેથી કેવી રીતે એની પાસે જ એટલે આપણે અંદરથી આપણને બોધ મળ્યા કરે એમ શું કહ્યું આપણને જ આપણે બોધિત થતા જતા જઈએ અને જેમ જેટલા જેટલા બોધિત થયા એટલું એટલું આપણા શરીર દાપણવાળું થતું જતું જાય શું કહ્યું એટલે દોડવાયેલું હતું તે પછી આ થઈ જાય ઇનિલિટરલ થાય એટલે વિઝડમવાળા કહેવાય નહીં તો વિઝડમ ના કહેવાય નહીં તો ઓવર થઈ જાય એટલે ભારતના જીવ ઓવરવાળા છે અને બહારના જીવ અંડરવાળા છે એટલું જ ફીર છે બેમાં બાકી બીજો કંઈ ફીર નથી લાંબો સમજે અંડરવાળાને સ્કોપી મળે કચુ ઉપર આવવાનું પણ ઓવરઆલ નીચે આવવા માટે તો મહા મુશ્કેલ જ્ઞાની પુરુષ મળે ચાપકા મારી મારી કાઢે તા બાકી થાય એવું નથી બહુ એ જીવી રહ્યું છે ના ભરાઈ પડીએ એવી રીતે એની પાસેથી આપણે શીખવાનું એની પાસે શીખવાનું એટલે કે હવે આપણે એ પ્રાગ સ્વરૂપે પ્રાગ પ્રકાશથી પ્રાગ પ્રકાશ અને શીખનાર કોણ છે પેલું અંતર બાવો બાવો બાવો અહીંયા આગળ અંતરાત્મા દર્શાનું આવ્યું એટલે બાબાને બહુ વિ બહુ વિસ્તારથી છણાવટ કરી છે અમેરિકામાં સત્સંગ થયેલો મહાત્માઓ આગળ એમાં મને એવું જાણવા મળેલું કે આપણો હર્ષિલાબેનનો દીકરો અનુપ અનુજ કે અનુજ એ હતું અને બીજા મહાત્માઓ હતા એ બે હો એટલે એ નિમિત્તે કંઈક નીકળેલું અમને ખ્યાલ છે ત્યાં એ સત્સંગ નીકળેલો પછી સત્સંગ આપણા લાગે છે હમણાં મેં વાંચ્યો કંઈક અક્રમ વિજ્ઞાનમાં આવ્યો છે ક્યાંક કઈ છે ખરો છેલ્લામાં છે હા હા રસિકભાઈ અક્રમ વિજ્ઞાનના અંગ એટલા અદભુત નીકળે છે બહુ અદ્ભુત નીકળ છે હમ ત્યાં જઈએ ને થોડું રોજ થોડું થોડું વાંચીએ બધા આવો બેસો અડધો કલાક બે બધા એક જણ વાંચે ને બધા હા તો બહુ આનંદ આવે કરવું જ પડે આ જીવી રહ્યો છે અમારે ભરાઈ પડેલા હતા તે ફરીથી ના ભરાઈ પડીએ એવી રીતે એની પાસે તે આપણે શીખવાનું છે જે રીતે ભરાઈ પડેલા એનાથી ઊંધી રીતે એમાંથી નીકળી જવા એ અવરાન હવરું પ્રાગ દશા જ કરે પ્રાગ પુરુષ જ કરે આપણને તે આપણી અંદર ખુલ્લો છે પ્રાગ પુરુષ એટલે પુરુષ સ્વભાવને પામેલા આપણે શું કહ્યું અને પુરુષ સ્વભાવથી જીવી જઈએ છેવા જીવનારા અને એ જ અર્થમાં મહાત્માઓ માટે જીવનને માણવા જેવું થઈ શકે પરંતુ અનુભવવા માટે નહીં નહી તો ઊંધું થઈ જશે એ ઝેરનું પારખું કરવા જાય ચાખી જુએ કે આવી રીતે ખરા અને ખરેખર થયા કરે સામે એને આત્મ જીવવાનો રસ્તો કયો સ્વભાવ ભાવે વ્યવહાર દ્રષ્ટિથી જીવવાનો રસ્તો કયો એટલે આપણી આજ્ઞા વ્યવહાર દ્રષ્ટિથી હું નામ ધારી છું અને નિશ્ચય દ્રષ્ટિથી હું શુદ્ધ આત્મા છું એકલો નિશ્ચય શબ્દ ના બોલાય નિશ્ચય દ્રષ્ટિથી હું આત્મા છું આ દ્રષ્ટિ શબ્દ બહુ મુખ્ય છે સારા જીવનમાં સારા જીવનમાં અને જ્ઞાન હોય કે ના હોય છે તો બધા જાણે છે કે આ દ્રષ્ટિ જ બધું મુખ્ય છે જેવું દ્રષ્ટિ હોય એવી આપણને સૃષ્ટિ એટલે બધું દેખાય બહાર પણ આવરણો બધા પડ્યા હોય ત્યાં આવરણ લીધે આજે કહે છે ને પીળીઓ નાન બધું કહે છે ને એટલે જેવું આવરણ એ બધું દેખા એ દેખાડે આવરણ એટલે કહ્યું ને આપણે દ્રવ્ય કર્મ એ ચશ્મા કહે શું કહ્યું ચશ્મા એની થ્રુ આપણો પ્રકાશ નીકળે છે એટલે આપણને એ પ્રમાણે આ બધું ખાય જો પરંતુ એ એ તો આવરણીય કર્મ છે કયું ફળ સ્વરૂપે આવેલું એટલે આપણે જે આપણાથી આવરાયેલા તે આજે આપણે અનાવરણ થઈ જઈએ છીએ અનાવરિત થઈએ છીએ समझ प्राज्ञा प्रकाश थी प्राज्ञा पुरुष थी पेलू आवरण से आयु तो फलस्वरूपे जवा है एट्ले प्रज्ञा प्रकाश थी प्रज्ञा स्वभावी थी अपने सारी रीते जवा दीए ए कोई जात प्रतिभाव कशू आप सहज सहज ए जत करे शू क्यू तो ये खुश थे जाए हो मारा साहेब के खुश है बहु प्रेम्म प्रेम मगे કયું સમજાતું નથી આપણને શુદ્ધિ કરવા માટેનો પરંતુ નિશ્ચય દ્રષ્ટિ વગેરે કઈથી થશે એટલે બે હારે જોઈએ એટલે વ્યવહારમાં કરતા માર્ગ થયો રીતે કરવા ના પુરુષથી એટલે એ આજ્ઞા ધર્મ કેવાય આજ્ઞા ધર્મ એટલે હવે મહાત્મા નો વ્યવહાર મહાત્મા માત્ર નો વ્યવહાર જેને દ્રષ્ટિ પ્રાપ્ત છે અને આજ્ઞા ધર્મ જીવી જતો છે તેના માટે एन प्रत्येक व्यवहार मन वाणी थे काया मन कहूँ आखिर अंतकरण आने आखो गए क्षायकता है क्षायकता क्षायकता स्वरूप अपने जीव सकाय एवं स्वरूप लाई मुकते जाए व्यवहार शू ए कहू के व्यवहार दृष्टि केव रीते આપણે ગુંગરામણ આ તે બધું થયા કરે મસાલો જશે ક્યાં ક્યાં જાય એ ગટર કોણ ધુવે સાફ કરે બધી એ વરસાદ પડ્યો પાણી કાઢે કોણ કેવું બધું છે નહીં સમજાયું આ માણસ પોતાની ગટરો બનાવી ના બનાવી શું દશા થારત કેટલી બૂમો પાડે છે કશું આવડીને સંડાસ બાંધવાની વાતો કરી ગયા છે પણ એમ ખોટું શું કર્યું ખરું કે નહીં અને આ બધું એવું જ છે આ પૂતગલ સ્વભાવ બધો છે આ હ એટલે આપણું પ્રજ્ઞા પ્રકાશ થી આ બધી ઉદા હોયું સફાઈમાં કઈ મેં મહેનત એટલે કે કરવાની મહેનત નથી એમ કઉી જોવાની જ મહેનત છે ખાલી જોવાનું આજે ગમે તે પૂતગલ છે પૂતગલ ત્રણ પ્રકાર છે બે પ્રમુખ પ્રકાર છે સ્ત્રી ને પુરુષવેદ પણ એ પૂતગલ છે જોવાથી જ એની શુદ્ધિ થાય બીજો રસ્તો નથી કોઈનો કોઈનો નથી अरे बार चेती ने रहू तो पड़े चेतीनू रहू पड़ से लगे क्या लपसण पग धीमेव चले अंगूठा बुंगूठा दबाई लपसी न पड़ा लपसी पड़ा तो, तो दादा कहते कश्मी भारी प्रतिकमन कर आटल तो करव पड़े बस ए तो बो दादा तो कविराज ना पद है ना आप क्लास हाँ कविराज ना पद कारण अनुभ नहीं है एम व्यवहार अनुभ मत बोद नहीं बदा अन्वेला से हजूँच मे अपने बदा निकॉ स्वभाव भावता स्वभाव दृष्टि भाव से दृष्टि भाव थी जीवता जाता स्वभाव ज्ञान भाव थे जांचताओ जोता जाओ અને જાણતા જતા જાઓ કે કેવો ભરાય પડેલો છે એટલે કે જેવું જુએ તેવું જ જાણે શું કહ્યું જોયા વગર જણાય નહીં આ ત્રિકાર સિદ્ધાંત છે એટલે કિંમત જોવાની છે એટલા માટે દર્શનને કેવળ જ્ઞાનની કેવળ દર્શનને કેવળ જ્ઞાનની જનની કહ્યું આમ તો દર્શનને કહ્યું દર્શન એટલે સમકિત સમકિત એટલે હવરી દ્રષ્ટિ શું કહ્યું અને હવે દ્રષ્ટિ વ્યવહારથી આજે વ્યવહારના જીવનમાં આપણને અંદરથી પ્રાપ્ત થાય ને એ રીતે જીવાય તો એ માર્ગ આખો ક્રમિક માર્ગ છે જ ઓલરેડી પરંતુ આજે વ્યવહાર શંકિત થવું જેવી તેવી વાત નથી એટલે આપણને મૂળ સંકિત થયા પછી આપણને આપણો આથીકી વ્યવહાર નીકળવા માટે બધો હરખી રીતે નીકળી જાય એટલે પછી આજ્ઞામાં આ વ્યવહાર દ્રષ્ટિથી શું મૂકવું પડ્યું ભગવાનની વિતરાગ દીક્ષામાં એ નહોતું મૂકવું પડતું એમાં એક હું કેવળ એક છું અને મારા લખણો જ્ઞાનના દર્શનના છે પ્રમુખ બાકી તણ લખણો છે મારા લખણ ત્યાં લખણ શબ્દો વાપરોશો હં અને બાકી શું છે બધું બધા બાહિરા ભાવા છે એટલે પર ભાવાને બાહિરા ભાવા કહ્યું કારણ કે એ તો થોડામાં બધું સમજી જતા હતા થોડામાં એક શબ્દ બોલે બધું સમજી જાય હવે આજે એવું રહ્યું નથી કેટલું બધું કરે હતા કંઈક થોડીક સમજ પડે આપણને બહારના ભાવા અને લખણ શું છે એના તો કે હયોગ લખણ કેવા સમ ખવડાવે એવા એ સમજ ખાયા ઘરે લોકો એટલે ખવડાવે હે દાદાએ કહ્યું કે એમને સંયોગ લખ્યા કહ્યું સંયોગ એટલે જવા વાળા એવું સમજતા હતા તો આપણને સમજ ના પડે ને કહું આ વિયોગી સભાવાળા સંયોગ લખાણા એવું આપણે ઉમેરવું પડે કહેવું પડે વિયોગી સભાવાળા એટલે બધો વિયોગ થઈ ગયો છે આપણે એમ કેમ ખબર પડે આપણને તો કે આપણે આપણને ખબર પડવી જોઈએ ને જોઈએ તો જ ખબર પડે ને જોયા કેમ નજી એક વખતે બહારી આગળ થૂકવા ગયા રાત્રે અનુભવો છે આપડા આપડા અનુભવો છે શું એટલે જોઈએ તો જ સમજાય ને આપણે બધો શાશ્વત ખજાનો ભેગો કરી લઈએ તેમાં પૂતગર ભેગો કરી બેઠા કરીએ હું આ અને પોતાના ખજાના ખબર નઈ કોઈને એટલે આટલો મોટો ખજાનો પડ્યો છે શું આ પૂદગર પાછળ પડ્યો છે તું બે ભેગું છે યુગ પથુગ કે છે યુગ પથા છેલ્લી દશા કેવળની દશા એની એ યુગપથ શું એ શૈલેષીકરણની દશા છેલ્લી આખી પણ એવું શરીર હોવું ઘટે શરીર આપણું શરીર હોવું ઘટે બધી રીતનું સમજાયું ને અને એ થાય બધાને હવે થઈ જ જાય ધીમે ધીમે અને આપણું આજ્ઞાધર્મથી આપણને એવું શરીર અંદરમાં કારણના ભાગમાં તૈયાર થઈ રહ્યું છે જેટલી આપણી એની કારણની હેલ્થ સાચવી જાણીએ એટલે કે શુદ્ધાત્માની હેલ્થ પ્રજ્ઞા એ કરીને નહીં સમજ્યું જોવાનો સ્વ છે અને બધામાં પછી પોતાને દીકરો છે ને મોટો અને સૌથી નાનો બે માંથી જવી જોઈએ પછી ભેદ નથી રહેતો પૂતગલ નો પણ વ્યવહાર થી છે તો વ્યવહાર થી રહેવું પડશે નહીં હોય તો મારી ઠોકીને રાખશે બધા તમને एक, एक मिनट ले गुरुवार તમે તો જતા રહો છો જ સોમવારે મંગળવારે છે પ્રસાદ લઈને નીકળી જશે દાદા કોને આપ્યો ભાદ્રણ પાયલ કોણ છે હા સમીર આ હા તમે છો અચ્છા દાદા ભગવાનને શું કરો આપતા સૂત્ર નંબર ત્રણ હજાર ને દાદાનું એમાં જ્ઞાની પુરુષ કોને કહેવાય જે નિરંતર અપ્રયત્ન દશામાં હોય તે જગત આખું પ્રયત્ન દશામાં છે અને તમે મહાત્માઓ યત્ન દશાઓમાં છો યત્ન સારું ખોટું કરો છો તેમાંથી ડખો કરો છો તમને એમ થશે કે પૂતગલની વંશ જતી રહેશે તો શું થશે આ પૂતગલની વંશ કોઈ દાળો જતી નથી જ્ઞાતા દ્રષ્ટા અકરી એવો આત્મા છે યત્નય ના હોય અને પ્રયત્નય ના હોય તારે શું સમજવું છે કે આમાં પ્રયત્ન અને સમજણ હે પ્રયત્ન એટલે હું પ્રયત્ન હું ક્રિયા કરનારો શું હ કરનારા પ્રયત્ન કહેવાય અને થનારો જોનારાત્ન કેવાય યમ નિયમ એટલે નિયમમાં આવેલો એવો યમ શું કહ્યું અને પેલો કરવાપણાથી નિયમ આવતો એવો યમ એટલે સમ નિયમ સંયમ આ પકીઓ પુનિ ત્યાગ એના માટે ત્યાગ છોડવું તો જ મને આવો નિયમ આવે ને નહી તો છોડ્યા વગર મને મારું છે તે કેમ પકડાય આ મોટું એમાંથી આ સ્થુર સૂક્ષ્મ કારણની બધી માળા આખી પૂદગર માળા બધી ચાલ્યા કરે છે સાહેબ અમારી પાસે બધું માથાકૂટ કરીને કળાવડા આવે છે બધું હા પણ અમને માથાકૂટ પડતી નથી જરાય હા સાહેબ તમે કહો તો તમે કહો આમ કહો તેમ કઈ નહીં અમારે તો સહેજા છે ચાલી ગાડી ચાલી બધી સમજાય એટલે મેં એમને કહ્યું કાલે રસિકભાઈ દોઢ કલાક કરાયું તમાર મેં કહ આ તો નંબર વન ટુ થ્રી પોર નીકળશે ધીમે ધીમે કરાવજો પેલું તો શરૂઆત આવે ને શરૂઆતની એમ ચાલો જય સચિદાન ગુરુવાર લઈશું બેન હા હા એ યોગ ક્રિયાઓનો શબ્દ છે આ પ્રયત્ન તો નહી પણ યત્ન બઉ સુંદર આ યોગ ક્રિયા તો બહુ આખા વિદેશમાં ગઈ ને બધી બધે ગઈ બહુ એમાંથી આગે યોગ ક્રિયાઓમાં તો બધી આ પૂતગલની બધી બાજી બહુ એમાં ખુલ્લે બધી આજે અને આજનું વિજ્ઞાન કરી જ રહ્યું છે એ બધું તમે જુઓ છો સમજ જ્યારે દ્વાપર યુગમાં એ મંત્ર સ્વરૂપે હતું શું કહ્યું એટલે મંત્ર મનના જે સૂક્ષ્મ પૂતગલો છે શરીરમાં મનના જે સૂક્ષ્મ પૂતગલો છે એ પૂદ સૌરી પૂતગલોમાં એ પૂતગલની સૂક્ષ્મતાને સધાયલી એમનાથી એ રાવણથી સધાયલી રાવણથી સધાયલી સમજાયું ને એ કેવળ અજ્ઞાન દશામાં પણ એક સમર્થ આચાર્યના પુત્ર તરીકે પરંતુ મોસાળ માં એક પક્ષ આ પ્રકારે એટલે અંધાર અંધાર આયેલા આવા અને પેલા કરા કરીને મોકલેલી જા તું સેવા કરે એમ સેવા કરતાં કરતાં પછી પત્ની બની ગઈ અને પછી આ જન્મ્યા જન્મ્યા સમજ દશાન એટલે કે એનું એવું પોતાની બુદ્ધિબળ હતું એમ કહેવાનું ખ્યાલ એટલે એ એમનું વિમાન કે છે એ વિમાન અને રામ પાસે આવ્યું ત્યારે પુષ્પક વિમાન કહેવાતું હતું અને એમનું એ મંત્રેલું હતું આખું એ અને એ હોય છે પૌદ્ગલિક પાછું પૌદ્ગલિક પણ એ કયું પૌદ્ગલિક તો કે નિશ્ચેતન ચેતનવાળું જેમાં નિશ્ચેતન ચેતન પૂરેલું છે વિદ્યા કરીને તે શું કહ્યું હા પૂતગરના બધા લક્ષણો ગુણો બધા એને ઓરખાણ પડી છે એને એટલે આ ગ્રહો મંડળો બધા ગ્રહ છે ને એ બધું એમની સેવામાં હાજર રહેતું હતું કારણ કે એની બધી વિદ્યા જાણી ગયેલા એ હં વિદ્યાથી એને પોતે પોતાનું પોઝિશનિંગ કર્યા કરતા આ ગ્રહો પ્રમાણે સમજાયું ને એટલે અજય કહેવાતા હતા એ અજય પરંતુ કોઈક ઘરની બાજી પેલું અભિમન્યુ જેવો ચૂકી ગયો છેલ્લું કોઠો ચોપડા ભણવા ના પડે બધું કરી દીધું ચાલો તાર સાહેબ આ તો આનો છેડો આવ્યો નથી આપણે ભેગા ભેગા થયા કરવાનું ચાલો જય સચિદાદિ ચોવીસ કલાકની સ્વરૂપ કીર્તન ભક્તિ રસી કાકા તરફથી દાદાજીના પરિવાર તરફથી કેલનપુરી છે દસ વાગે ત્રિમંત્ર નમસ્કાર વિધિ અગિયાર વાગે આરતી શરૂ થશે અને રવિવારે પૂર્ણાહુતિ થશે તો દાદાજી રવિવારે સવારના દસથી બાર ત્યાં હાજર છે દાદાનો કલાકનો સત્સંગનું પણ આયોજન કર્યું છે પછી સોમવારે સત્સંગ નથી પછી સીધો આવતા ગુરુવારે છે આવતીકાલે પ્રાતવિધિ છે દાદા અલય ખાતે શનિવારની જગ્યાએ આવતીકાલે છે અને આજના દિવસના નિમંત્રકો છે રંજનબેન મહેન્દ્રભાઈ પટેલ ડૉક્ટર હરીશભાઈ આર પટેલ અને ભાવનાબેન ધર્મેશભાઈ ભાવસાર અને કીધું એ પ્રમાણે રવિવારે સવારના પૂર્ણાહુતિ બાદ દાદાજીને એક કલાકનું સત્સંગનું આયોજન કેલનપુરી ખાતે રાખવામાં આવ્યું છે જય સચ્ચિદાનંદ દા ભગવાન ના હસીમ જય જયકાર હો દાદા ભગવાન ના